ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લોલ નકશિક પ્રેમ સખી નાથ રહો ઉર માર મીરે લો વા તરી ના શણીનાથ અઘર तारी नासी का नात बिंब लाल छेरे लो। छेला मारा प्राण करू जेवी चाल छेरे ये जोया जेवी चाल एट चाल होठनी चाल उठे। उठे। चाल प्रेमंद स्वामी स्वामी अपने ग्रवचन नेमने बात करी કે અમે એવું ક્યાંક સાંભળેલું છે કે છેલ્લા મારા પ્રાણ કરું કુરબાને જોયા જેવી ચાલ છેરેલો એ ચાલ એટલે નાસિકામાં જે શ્વાસ ડાબા જમણા નસકોરામાં જે ચાલે છે એ શ્વાસની ચાલ એની વાત અહીંયા પ્રેમાનંદ સ્વામી કરી છે એવું અમે સાંભળેલું છે એટલે મેં કીધું ભાઈ એ વાત તો તમે સાંભળી હશે પણ એ વાત ખોટી છે ખોટી છે ભાઈ પ્રેમાનંદ સ્વામી કહે છે જુઓ જે અંગનું વર્ણન કરતા હોય પછી એને લગતી બધી વાત કરી દે પછી બીજું અંગ લે પછી એના પછીનું અંગ લે તો વર્ણન વાંચો વાલા તારી નાસિકા નમણી નાથ અધરબિંબલાલ છેરેલો ઓઠ ઉપર જતા રહ્યા પછી કહ્યું છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છેરેલો તો હોળી ત્યાંથી નાસિકાની વાત લઈને આવે નહી હા એમ કીધું હોત કે વાલા તારી નાસિકા નમણી નાથ જોયા જેવી ચાલ છેરેલો તો આપણે માની લે કે એ શ્વાસની જે આવન જાવન છે એની વાત કરે છે પણ અહીંયા તો નાસિકાની વાત પૂરી કરી અધરબિંબલાલ છેરેલો છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે એટલા માટે એ નાસિકાની શ્વાસની ગતિની કોઈ વાત નથી કારણ કે ઓઠ વાત કરે છે બીજું એ કે એમ કહે છે પંક્તિમાં કે છેલ્લા મારા પ્રાણ કરું કુરુબાન જોયા જેવી ચાલ છે જોવાની વાત કરે છે નાસિકામાં શ્વાસ હાલે ચાલે એ કોણ જોવે જોવાની વાત કરે છે તો હવે જોવું કઈ રીતે કઈ દેખાય તો જોવું ને તમને મારી ચાલ દેખાય નાસિકામાં શ્વાસ અત્યારે ડાબામાં ચાલે જમણા ચાલે દેખાય છે તો શું જુએ કઈ શબ્દોના અર્થ તો મળવા જોઈએ ને જોવાની વાત કરે છે નિરખવાની વાત કરે છે એટલે પણ વાત હોઠ પછીની ચાલની જ વાત છે વોઠની જ વાત પ્રેમાનંદ સ્વામી કરે છે અને એમાં તો બીજું આપણે તો ના કહી શકીએ કઈ પણ આ વોઠ ની ચાલ છે એ પ્રેમાનંદ સ્વામી એ વોઠની ચાલનું વર્ણન કર્યું છે એ શ્રીજી મહારાજની પ્રમાણિત કરેલી વાત છે આટલું કહી શકું બીજું કઈ ના કહી શકું એટલે એ વોઠ ચાલની વાત છે वाला ताराधरबिंब लालेरे लोल छेला प्राण करो कुछ वा दंत चतुराई चाव हे दंत करे वाला तारा दंत दाडम ना बीज દાંત કેવા છે દંત એટલે દાંત ખબર છે વાલા તારા દંત દાડમ બીજ દાડમ જે દાણા હોય એવા સરસ મજાના પ્રેમાનંદ સ્વામી કે વાલા તમારા દાંત છે શ્રીજી મહારાજ દાંત બહુ સુંદર હતા અને સુંદર કેવા તો કે દાડમ ના દાણા જેવા લાલ દાણા વાળા અને એટલે સફેદ દાડમ દાણા જે હોય છે એવા દાણા અત્યારે ઘણા લોકો પાન મસાલા ખાય ખા લાલ કરી નાખે છે જુદી વાત છે એટલા બધા દાંત છે કેટલા ક્યાંય તમને સફેદ ક્યાંય દેખાય નહી ટીલી એટલા લાલ પસાર લા પાન કાથો ચૂનો ચાવી ચાવીને પણ શ્રીજી મહારાજ ના દાંત છે એ સફેદ દાડમના દાણા જેવા દાંત છે દાંતની ઉપમા ચાર પાંચ અપાય છે કીર્તનોમાં બધે આપણે ત્યાં એક મોગરાની કળી જેવા કુંદ કળી સમ કુંદ એટલે મોગરો મોગરાની ખીલ્યા કળી હોય જોયો છે કે જોયો ન હોય તો શું ખબર પડે મોગરાની કળી ખીલી ન હોય ને એ સુંદર લાગે એ મોગરાની કળી જેવા દાંત મકાઈ ના દાણા જેવા દાંતના દાણા જેવા પેલા તો ઉપમા શોધનારાને ધન વાત દેવા પડે દુનિયામાં જે જે પદાર્થો જોવે એમાં ઠાકોરજી અંગ નીરખે એને ધન્યવાદ છે મોગરાની કળી જેવા દાંત દા પછી મકાઈ દાણા જેવા દાંત સફેદ મોતી જેવા દાંત અને ચમકતા તારલા જેવા દાંત અવકાશમાં કળીઓ જેવા દાંત આ પાંચ ઉપમામાં તમને કઈ સરસ ઉપમા લાગે છે આ પાંચે ઉપમામાં દાડમની કળી જેવા દાંત એ ઉત્તમોત્તમ ઉપમાં છે અતિ ઉત્તમ છે દાડમના દાણા છે જીવંત લાગે પારદર્શક લાગે આમ વ્હાઈટનેસ છે બહુ સરસ લાગે અને આમ રસ લાગે અને પેલ પાડેલા લાગે આમ હાથમાં આમ હોય ને તો એમ તમે દાંતને આમ સરખાવો તો આમ એકદમ સરસ ફિટ થઈ જાય મોગરાની કળી કે મકાઈના દાણા ગોઠવેલી હારબંધમાં બરાબર છે થોડું થોડું ચમકતા તારલા જેવા બોલે ક્યાંયથી પ્રકાશ પડતો હોય તો આમ આમ પ્રકાશના કિરણો આવી જાય એ બધું સારું ઘણા પેલા સોનાથી મળે ને આખા દાંત તો પછી જયારે કઈ પ્રકાશ હોય તો આમ રિફ્લેક્શન થાય એમ બઉ સરસ લાગે પણ એ તો જેને સગવડતા હોય કરે પણ દાડમ ની કળી ના દાંત પાણીદાર અને વ્યવસ્થિત એવા સરસ દાંત અને થોડા થોડા આમ જીવંત લાગે અને પારદર્શક લાગે આમ ખૂણા ચારે બાજુના હોય ને એ તમે ક્યારે નીરખીને જોયા હોય તો ને પાછા દાડમ દાણા ચાવી ગયા હોય તો સફેદ દાડમ હવે બહુ સારા નથી આવતા જે આવે છે એ વળી લાલ દાડમ બહુ સારા હોય સફેદ આપણે જેવા કહીએ છીએ એવા બઉ ઓછા આવતા હોય એટલે જોવાય મળતા નહીં જોવા મળે મોંઘા એટલા હોય તો ક્યાંથી જોવા મળે પણ એ દાડમ મહારાજના દાંત છે એને ક્યારેક જોવા હોય તો મોંઘું દાડમ ખરીદી અને જોઈ લેવું બઉ સરસ એવા સરસ મજાના સફેદ ઘાટીલા પંક્તિબદ્ધ એટલા રસાળ ભીના ભીના હોય ને દાડમના દાણા એમ દાંત પણ ભીના ભીના મુખમાં છે તો એવા સરસ રસાળ અને એટલા બધા સરસ વ્યવસ્થિત ગોઠવેલા દાંતર ગોઠવેલા હોય મારે થોડા કામ વ્યવસ્થિત છે એવું નથી સફેદ નથી આપણે બધાને થોડા વ્યવસ્થિત હોય પણ થોડા ગમે તે પ્રકારે થોડી પડી જાય પીળાશ આવી જાય ગોઠવેલા દાંત હોય તો આમ જયારે સંતોષ થાય એમ સરસ થોડુંક આમ હસી કોઈ ને તો મજા પડી જાય અને દાંતર કોઈ હસે બોલે જુએ તો શોભા ને બધું થોડું શોભી ઉઠે ઘણા હોય સરસ હોય પણ એના દાંત જોઈએ ખોઈડાવે ખીલા એવા હોય અને ઘણા તો મુંબઈ ની માણસ ગોઠવાઈ ગયા હોય ને એમ હાકડી મુકડી ગોઠવાઈ ગયો જ્યાં જગ્યા મળે ત્યાં બે જાય એમ એકબીજા ખોળા માં બેઠા હોય એવા દાંત હોય પડખે પડખે ચડી ગયા હોય દાંત આજુબાજુ એક્સ્ટ્રા સ્પેર વીલ હોય બઉ એને જમવાનું ધ્યાન રાખવું પડે નહી ત્યારે પછી પકડી લે હવે ગામડામાં તો શું છે કે આ જોડા પહેરેને પછી ટચલી આંગળી કઠે એટલે ગામડામાં ભાભા પછી શું કામ હોય એટલે ત્યાં વાળા જોડામાં ફાંકું પડી નાખે એટલે આંગળી બહાર હવા ખાય તકલીફ ના પડે કાંઈ ફાંકું તો પડે નહીં નહીં પાણી પીવે ધંધુડી પડે ભાઈ હોય એને બહુ હેરાન હોય ડોક્ટર પાસે જાય કે કઢાઈ ની કાઢ શોધ બધું હોય છે રેવા દે એમને તો શું કરો ભોગવો બીજું શું થાય એ આમ આપડે એકદમ લાઇન સર ગોઠવેલા હોય એને જે બ્રશ કરવાની મજા આવે એવું આમ વાકડ ચુકડ હોય એને એને એવું લાગે રોદો આવે જોકે બ્રશ કરવાની સાચી રીત આવી રીતે તો છે જ નહીં એ આમ જ છે ઉપર નીચે ઉપર તમે એડવર્ટાઈઝમાં જોતા હશો બધા ટીવી ઉપર આવતું જ હોય છે ઉપર નીચે ડેન્ટિસ્ટ લોકો બરાબર જાણે આમ જ ઘસી મંડી જ પડે એટલે હંમેશા ઉપર નીચે દાંત કરવાનું પછી અંદર સાઈડ થી આમ કરવાનું હોય ઉપર નીચે આમ આમ તો નહીં એનાથી પેઢા છોલા જાય આ જે ઇનેમલ કવર હોય છે એ છોલાઈ જાય અને દોઢ મિનિટ થી વધારે ઘસાય પણ નહિ બઉ વધી વધી બે મિનિટ ગણાય તો દસ દસ મિનિટ સુધી ઘસકીશ કરે એટલે ભેંસ વાગોળવા બેઠી હોય ફીણ કાઢ્યા હોય અને એવા ટાણે વાળી વાતો કરતા જાય ઉડતું જાય બધું ટૂથપેસ્ટ વાળા સમજી ગયા છે મોઢું પોળું રાખે જરીક દબાવ એટલું નીકળી જાય એટલે આટલું બધું લેવાની જરૂર ન હોય એ થોડું લ્યો સફાઈ તો થવાની હોય બ્રશથી જ થવાની હોય થોડી હોય જ દવા ઔષધવાળા હોય તો એ બન્યા હોય તો બાકી તો મેન્થોલ બેંથોલ નાખીને મીન્ટ નાખે સુગંધ લાગે બસ અંદર કાંઈ નાખ્યું ન હોય લખે ખડા ઘણું ઘણા બધા નાખ્યા છે નાખે હરામ એટલે પેલા તો બધા બાવળના દાંતણ લીમડાના દાંતણ એવું બધું કરતા હવે બ્રશ આવી ગયા એટલે વાંધો નથી પણ દાંત વ્યવસ્થિત હોય એ બહુ જ કુદરતી હોય ચડાવીને ફરતા હોય ઘણા દાંત બાંધા હોય છ છ મહિના વરસ વરસ રાખી મૂકી પણ સીધા ખરીદ્યો હોય એ અમુક ઉંમર સુધી થતું જ છે ખરીદી અને આ ગમાણીયા દાંત શું કામ થાય છે નાના છોકરા નાનપણથી પોચું પોચું તમે ખવડાવો એટલે પેઢાઓને કસરત ન થાય એટલે પેઢા ખુલે મોટા ન થાય મોટા ન થાય જગ્યા મળે નહીં એટલે બત્રીસ દાંત સમાઈ ગયા એટલે પછી આગળ પાછળ જગ્યા ગોતે એટલે કડક કડક વસ્તુ ખવડાવો તો પેઢાને કસરત થાય પેઢા મોટા થાય અને બધા દાંત સમાઈ જાય હવે ઘણા લોકોને આ જમાને સાંકડા થતા જાય છે બત્રીસ પૂરા દાંતી નથી હોતા ઓછા થઈ ગયા અને છેલ્લે જે ઉગે તો પછી પીડા કરે એવું બધું થાય એટલે કડક વસ્તુ લોકો રોટલી આપો તો દાળમાં જબોરી રાખે પછી પોચી પોચી ખાય એના કરતા ગ્રાઇન્ડરમાં રસ કરી જરા તસ્તી લેવી નથી લેવું અને પેલાના બાભા તો સાઠ સિત્તેર સિત્તેર વર્ષના તમારે જુઓ કેવી શેરડી ખાતા હોય હાંત મજબૂત કસરત હોવી જોઈએ દાંતને પણ કડક કડક ખાવું જોઈએ જરૂરી છે વ્યવસ્થિત દાંત હોય સુંદર શોભા છે આ શોભાનું વર્ણન એટલે કરીએ છીએ કે ભગવાનના એવા વ્યવસ્થિત દાંત હોય તો કેવા લાગતા હોય હાથની દીકરી હાથી ની દીકરી હતી જુવાન થઈ પછી સગાઈ કરવી હતી એટલે બધા મૂર્તિ એની જ્ઞાતિના સારા સારા ભણેલા ગણેલા વેલ એજ્યુકે હાથી દીકરી પસંદ જ ના કરે પછી પૂછ્યું એની માય કે આટલા બધા મૂર્તિ બતાવ્યા તને પસંદ કેમ નથી આવતા કે આપણી જ્ઞાતિના સારા સારા તો કે જેટલા જોયા એટલા બધા આગલા બે દાંત બહાર દેખાય છે હાથી તો બહાર દેખાય એટલે પસંદ નથી પડતા એ કે આખી જ્ઞાતિમાં આવું જ હોય પણ માણસોમાં તમારે આગળ દાંત હોય એવું હોય થોડા ત્રાશા થઈ ગયા હોય એવું બધું હોય એટલે છોકરીને છોકરો બતાવ્યો ને તેમણે ના પસંદ કર્યો ને પૂછ્યું પેલા લોકો જતા રહ્યા પછી એટલો ભણેલો ગણેલો નોકરી ગુણવાન સારો કુળ ઘર કુટુંબ સારું પસંદ નથી આવતો તો કે બધું સારું છે પણ એ હસે છે ને ત્યારે એના આગલા બે બાદ જરા આમ ત્રાશા છે ને એ જરાક બહાર દેખાય એટલે ગમતું નથી તો કે હસે ત્યારે થાય છે ને આવું તો કે લગ્ન કરી લે પછી હસે તો ને એટલે તો હસબન્ડ કહેવાય છે હસવાનું બંધ એને હસબન્ડ કહેવાય દાંત સુંદર હોવા એ બહુ જ તમે સભા છૂટી ને છે ને દાંત જોયું એકબીજા તમે દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાય શું વેરાયટી લઈને લોકો ફરતા હોય છે ખરેખર એ તમે ઊંધા પડી જાવ એવા એમ થાય કે આવા દાંત આના કરતા ચોખ્ઠું પહેરવું સારું એવા એવા દાંત આપણે સારા હોય એટલે વાયડાઈ કરીએ બાકી હોય તો ક્યાં જાવ વેરાયટી ની મજા તો આવશે એના પછી તમને એમ થાય કે આ સંતોષ શ્રીજી મહારાજ ના જે વર્ણન કરવામાં ફીદા થઈ જાય છે દાંત કેવા હશે એમ સુંદર સુંદર કળી એવા દાંત અને એ જયારે આમ હોય ત્યારે તો શું શું થતું હશે એવા સરસ દાદ મધ્યપ્રદેશમાં ઝાંસી પાસે દ્રાહ્મણ કુટુંબમાં એક દીકરાનો જન્મ થયો દીકરાનું નામ પાડ્યું દીનમણી શર્મા આઠ વર્ષ પુત્ર થયો એટલે એમને ઉપવિધ સંસ્કાર કર્યો જનોય આપી પછી દીકરાને ભણવા માટે કાશી મોકલ્યા દીનમણી શર્મા બાળપણથી જ હોશિયાર કાશીમાં ગયા શું વિદ્વાન શું વિદ્યા ગ્રહણ કરી વિદ્યા ગુરુઓ પણ ખુશ યુવાન થયા હજી કાશીમાં ભણે છે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો વેદ વેદાંત આ બધું પુરાણો વાંચે કાવ્યો વાંચે બધામાં મનુષ્ય દેહની દુર્લભતા અને સંત સમાજ અને ભગવાનના સ્વરૂપનું નિર્ણય આવે તો આ યુવાન દીનમણી શર્મા ને થાય કે મનુષ્ય દેહ ભગવાન જ મેળવવા ભજન કરવું પોતાનું આત્મશ્રેકારી કહે છે વ્યાસ વાલ્મી બધાના ગ્રંથો તો આપણે તો ભગવાન મેળવી લેવા છે એ વગરની વિદ્યા શું કામની ષડંગાવાદી વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વિ ગમ સુપદ્યમ કરોતી હરે રંગરી પદ્મ છે આ બધું હોય પણ જો ભગવાનમાં અને સાધુઓના ચરણમાં મન ન લાગ્યું તો શું કામનું તત કિમ તત તો શું કામનું તો શું કામનું તો શું કામ એમ એટલે એક સંઘ બદ્રીનાથ ની જતો હતો એમાં એ દીનમણી શર્મા નરનારાયણ દર્શને નીકળી ગયા મનમાં ઝંખના થાય કે ભગવાનના મૂર્તિના તો દર્શન કર્યા પણ શાંતિ થતી નથી કોઈ જો સાધુ એવા મળે તો ભગવાન મિલાવે આપણું કામ થાય પાણીની વાત કરીએ પાણીનું દર્શન કરીએ તૃષા ન જાય ભોજનની વાત કરે ભોજનનું દર્શન કરીએ ભૂખ ન જાય એમ ખાલી વાત કરીએ ભગવાનનું સુખ ન આવે પ્રગટ મળવા જોઈએ એટલે દીનમણી શર્મા ત્યાંથી જગન્નાથપુરી ગયા કોઈ સાધુ મળે કોઈ ના મળે દ્વારિકાનો બહુ જ મહિમા સાંભળેલો કે ભગવાન દ્વારિકાધીશ ત્યાં વસે છે તો આપણે હવે દ્વારિકાની યાત્રાએ જઈએ અને દીનમણી શર્મા યાત્રાએ નીકળ્યા દ્વારિકા જવા એમાં એ વડનગર વિસનગર આવ્યા સાંભળ્યું કોઈ પૂછે ને કે ભાઈ કોઈ મહાત્મા સાધુ પુરુષ મોટા પુરુષ કોઈ છે ભગવાન મિલાવે પૂછતા પૂછતા કોઈએ કીધું ભાઈ ભગવાન મિલાવે એવા સાધુ ક્યાં વાત કરો છો ખુદ ભગવાન સ્વામિનારાયણ નામે પૃથ્વી ઉપર અત્યારે પ્રગટ છે ગુજરાતમાં ફરેજ સુત કરો છો હા કોઈને મળવાની જરૂર નથી ભગવાન પોતે હાલ ધરતી સ્વયં ભગવાન સ્વામીનારાયણ નામે દ્વારિકા પીડ્યું મેળ્યું યાત્રા તો નિમિત્ત હતું જોઈતા તો સાધુ ને ભગવાન પણ એટલી તો નક્કી ને કે આખો ઉત્તર પ્રદેશ થી માંડીને જગન્નાથપુરી એટલે અર્ધો ભારત ફરી લીધું પણ ક્યાંય ભગવાન મિલાવે એવો સાધુ ન મેળ્યો એ તો હકીકત ને કોઈએ કહ્યું કે ફરેની બાજુ ભગવાન સ્વામી નારાયણ છે ચાલી જવાનું ને બીજી સુવિધા નહીં મેસેજ કઈ રીતે મળે એવા સાધનો નહી ચાલી ચાલી ચાલી ને પહોંચ્યા તો શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી ગયા હતા પ્રભુતાનંદ નામે સંત ત્યાં હતા થોડા સંતો સાથે એમની સાથે થોડું રહ્યા દર્શન કથા વાર્તા પ્રગટ વાત ઉધાર તો વાત હતી નહિ કઈ એ સરસ મીઠી ને એવું શાંતિ થઈ તેના બરાબર છે જેના સાધુ આવા હોય તો અહીંયા ખરેખર ભગવાન હોય એમ એટલે કહ્યું કે હવે મને ક્યાં મળે શ્રીજી મહારાજ તો અત્યારે તો એ સિદ્ધપુર ગયા છે પણ હા એટલું ખરું કે ત્યાંથી ઊંઝા હોવાના છે એટલે તમે જો સીધા ઊંઝા જાઓ તો તમને ત્યાં ભેટો થઈ જાય એટલે તુરંત જ દીનમણીશ્વર નીકળી ગયા અને એ દરમિયાન શ્રીજી મહારાજ સિદ્ધપુરથી ઊંઝા આવી ગયા હતા અને તળાવ ની પાળે સભા કરીને બેઠા સંતો ભક્તોની સભા એ વખતે આ દીનમણી શર્મા ત્યાં પણ ભાઈ એ વખતે દીનમણી શર્માની જેમ બીજા દસ જણા એટલે કુલ આવી રીતે અગિયાર જણા ભગવાન સામે નારાય ખોળતા ખોળતા ઊંઝા આવ્યા પહેલીવાર એમણે તળાવની પાળે ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું દીમણી શર્માએ આમ મહારાજને દર્શન કર્યું અને મહારાજે આમ સામું જોયું પણ એ સ્વભા શ્રીજી મહારાજને બેસવાની ઢબ મસ્તક ઉપર પાક હાથમાં રૂમાલ કંઠમાં પુષ્પની માળા હાથમાં પુષ્પ હોય મીઠું મીઠું બોલતા હોય અને બોલતા બોલતાં વચ્ચે હા હસતા હોય અજાણ્યો કોઈ આવે તો સ્મિત આપતા હોય એટલે સે જે દીનમણીશ્વરમાં આવ્યા અને એમને જે સ્મિત મંદ હાસ્ય કર્યું અને દાંત દેખાણા પથ્થરની જેમ જોઈ ગયા દીનમણીશ્વરમાં જિંદગીમાં મેં કોઈ જોયા નથી જોઈશ નહીં ખરેખર હોય તો દાંત કેવા દાંત ભગવાન સિવાય કોઈ ના હોય એટલા સુંદર હવે વર્ણન આપણે કરવું એ બધું ઉધાર છે પણ એ દીનમણી શરમા એ જોયા બસ ભગવાન છે લાંબા થઈને દંડવત કરીને પગમાં પડી ગયા અને બે હાથથી બે ચરણ ઉપર રાખીને હે પ્રભુ હે નાથ હે પ્રભુ હે નાથ એમ કરવામાં આવ્યા માથે હાથ ફેર્યો ત્યાં તો શાંતિનો શેર ડો કેટલી વાર સુધી પડ્યા રે આંખમાં આંસુ ચાલ્યા જાય મહારાજ કે રાખો રાખો રાખો રાખો રાખો હા પણ ઉઠા જ થાય ને મહારાજે ખભા બે ચાલી અને એને ઊંચા કરવાનો પ્રયાસ કર્યો એટલે બેઠા જ પણ આંખમાં આંસુ બે બંને ચરણમાં મસ્તક મૂક્યું મહારાજને હાથ જોયા પેલું વાક્ય બોલ્યા મહારાજ મને આપની સેવામાં રાખેલ મહારાજ કે ભલે રહો સાથે રહ્યા ફરતા ફરતા મેઘપુર ગામ ગયા આખા પીપલાના મેઘપુર અને ત્યાં દીનમણી શર્માને દીક્ષા આપી સાધુ કર્યા નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી આ નિત્યાનંદ સ્વામી શાસ્ત્રમાં પારંગત પણ શાસ્ત્રના કોઈ સિદ્ધાંતોથી ન મૂલ્યવા મજાની વાત એ છે કે ખાલી ભગવાનના દાંત જોઈને નિશ્ચય કરી લીધો આવા ભગવાન સિવાય કોઈના દાંત ના હોય અભણ લોકો ઘણી શાસ્ત્રના ન્યાય ભગવાન ખોળે અને ભણેલા લોકો શાસ્ત્રો ને એક બાજુ અડસેલી ને એની દિવ્ય વિભૂતિના દર્શન કરીને નિશ્ચય કરે શાસ્ત્ર આટા મારે અને શ્રીજી મહારાજ ની એ તમે જોવો અગિયાર આવ્યા સૌને જુદા જુદા અનુભવ થયા અને જુદી જુદી રીતે સમર્પિત અગિયાર અગિયાર સંતો થઈ ગયા મહાનુભાવનંદ સ્વામી પરમાનંદ સ્વામી આ બધા ત્યાં આવેલા ઊંજા મોટા મોટા સંતો જો મહાનુભાવવાનું સ્વામી એટલે અમદાવાદમાં લીમડા વાળા સાત લીમડામાં સાત દીકરા એ મહાનુભાવું વર્ણન એ કેટલું અનુપમ છે કે એક એક અંગ જોઈ જોઈને સાદુ થઈ ગયા કોઈ ચાલ જોઈને સાદુ થઈ ગયા કોઈ દાંત જોઈને સાદું થઈ ગયા કોઈ હસવું જોઈને સાદું થઈ ગયા કોઈ લટકું જોઈને સાદું થઈ ગયા કોઈ બોલવું જોઈને સાદું થઈ ગયા કોઈ આંખ જોઈને સાદું થઈ ગયા રામ કેવા એમના શ્રી અંગો વિગ્રહ કે મોહિત થઈ ગયા એટલે દંત પંક્તિ જોઈને નિત્યાનંદ સ્વામી સાધુ થાય એવા સુંદર દાંત દાંત પણ આપણને ઉપદેશ આપે છે દંત્યાક્ષર ક્યાં આવે ત ખબર પડે કેવા ન પડે દાંતને જીવ અડે તો જ શબ્દ બોલાય તો જ અક્ષર બોલાય ત દાંતને આઈડિયા વગર બોલાય ત થ ધ આ દંત્યાક્ષર કહેવાય દાદ ઉપદેશ આપે છે અને પાછા લક્ષણો બધા શ્રીજી મહારાજમાં હોય પાછી હા તપ કરો તપ કરો તમે બધું જ ખાઈ શકો છો એનો અર્થ એવો નથી કે તમે બધું જ ખાવ એટલે તો ઠાકોરજી જો અમુક વખત દાંત રાખે છે પછી લઈ લે છે માણસ પછી ચોખ્ઠા લઈ આવે છે ભગવાન તો સમજે છે કે હવે આને તપ કરવું જોઈએ પેટમાં બરાબર પચે નહીં એટલે તો દાંત લઈ લે છે નહીં એને કઈ દાંત નો હોલસેલ નો વેપાર કરવો કઈ લઈ લઈને શું કરવા છે સમજીને લઈ લે છે નાનું જન્ છોકરું હોય એના મોટા દાંત ન હોય કારણ કે સ્તનપાન કરવાનું છે વળી દાંત આપે વળી પાછા દુધિયા પાડીને પાછા નવા આપે આ બધી ભગવાન ની લીલા છે વ્યવસ્થિત છે અને જાણે કે હવે આને જરૂર નથી બહુ બધું બચડ ફચડ કરે એ સારું નહીં જે વાળે ખાવ ખાઉ આટલા સિત્તેર સિત્તેર સાઠ સાઠ વર્ષ ખાધું હોય તો તૃપ્તી થાય નહીં ભરવા હોય હા પછી દાંત ભગવાન લઈ લે પણ ચોખા એવા જોવાનું ગજત ના છે તને તમ જોડી ગણા તો ચોખા રાખ હા રાખે ઘણા એક એવા સરસ મજાના વાઇટ અને એકદમ વાઇટ હસિય તો જામો પડી જાય જોઈ રે બધા એવું સરસ એકદમ ચમકતું ચોખું અને એક સ્ટીલ નું રાખે હા કોઈ ને ઝઘડો થાય તો બચકું ભરવા થાય પણ દાંત બધું ચાવી હોય એવી અવસ્થા હોય જોવાની શું પાણી પચી જાય પાણા પચી જાય એવું હોય છે પણ તમે તપ કરો એ તપ કરો થઈને નિષ્ઠાવાન રહ્યો દાંત હલે તો એની સ્થિતિ ગઈ દાંત શીખવાડે છે નિષ્ઠા હોવી જોઈએ જ્યાં નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા નખ અને માણસ આ ચાર જણા છે ને એ સ્થાન છોડે સ્થાન થી ભ્રષ્ટ થાય પછી એની કોઈ શોભા નહીં દાંત ચોટેલા છે સ્થાને તો કામના સાફસુફ કરો બધું કરો લાડ લડા પડી જાય પછી કોઈ સિંહ નખ કપાઈ ગયા પછી કોઈ ખિસ્સા લાડ લડાવ કર્યો હોય બધી જેલી બેલી નાખીને વળી આમ કરી નાખે હવામાં લાગે ગોદડું આઘું નાખીને હાલ્યો જ આવ્યા છે સારા હોય પણ માથા ઉપર હોય ત્યાં સુધી કપાઈ જાય પછી પૂરું થયું નાઈ નાખવું પડે જો દાંતને અડીને પછી હાથ ધોઈ નાખે હાડકાં ગણાય ખોરડા ઉપર નાખ્યા હોય અડવું ન સ્થાન છોડ્યું નિષ્ઠા ગઈ જીવનમાંથી તો પછી એની કોઈ પ્રતિષ્ઠા નથી કોઈ પૂજા નથી કોઈ આદર નથી સ્થાન ભ્રષ્ટ થયા માણસમાં નિષ્ઠા હોય નિષ્ઠાની બહુ જરૂર છે નિષ્ઠા એક વાર ખસે ને પછી ક્યારે સ્થિર ન થાય સમજી લેજો તમે લગભગ જોજો કોઈ સ્થાન કોઈ નીકળી ગયો હોય ને એ કોઈ સ્થાનમાં સ્થિર નહીં થાય જોજો એક સ્થાન આમ નીકળી ગયો ને પછી બીજે જાય છે ત્રીજે જાય છે જિંદગી ફરિયાદ રાખે ફરિયાદ રાખે ક્યાંય પાટો બાંધે નહીં એ પેચોટી ખસી જાય એટલે પછી વારે વારે ખાઈ જાય થડકું આવે ને ખાઈ જાય અને પેચોટી ખસે એટલે પેટની ગરબડ થઈ જાય આમાં નિષ્ઠા ન બંધાય ત્યાં સુધી પ્રાપ્તિ પણ ન થાય ભગવાનમાં અને ભગવાનના ભક્તો સંતોષ એ બધામાં નિષ્ઠા હોય અને બધા નિષ્ઠા એથી નિષ્ઠાની વાતો પણ આવે છે વચનામૃત નથી આવતી એવું તો નથી કઈ ઉપજાવી કાઢેલી વાતો તો નથી હે ભગવાને શ્રીજી મહારાજે વચનામૃત કીધું જ છે ને નિષ્ઠાનું ભગવાન ને ભગવાનના ભક્તોમાં એવી નિષ્ઠા હોય તો કાળ કર્મ મળીને પણ એનું ભૂંડું કરી શકે ભગવાનની નિષ્ઠાની વાત વચનામૃત છે ભગવાનના ભક્તોની નિષ્ઠાની પણ વાત છે પણ ઘણા ને ભગવાનનું ભગવાન નું હોવું જ જોઈએ પણ ભગવાન ના ભક્તો છે એમાં પણ આપણે નિષ્ઠા હોય ગુણાતીતાન સામે શું કે છે બે સારા સાધુ ચાર સારા હરિભક્તો માં હેત પણ હવે એ તો સમજાય તો સમજાય નહીં પોતાના દાપણ એ તો બધું ચાલે રાખે કઈ વાંધો નહીં આપણે કઈ વાંધો નથી પણ અમારે તમારે એ નિષ્ઠા હોય જે સ્થાન હોય જે સત્સંગ હોય જે ઈષ્ટદેવ હોય ગુરુજનો હોય એમાં નિષ્ઠા ન હોય તો કામ પાકે નહીં કોઈ પણ જગ્યાએ તમે હોગવાનમાં સંતોમાં કોઈ સ્થાનમાં નિષ્ઠા વગર તમે ઈવન કોઈ ખાતામાં કામ કરતા હોય એ પ્રત્યે પર નિષ્ઠા ન હોય તો કામ નહી થાય નિષ્ઠા જોશે ને નિષ્ઠા ડગી એની કોઈ કિંમત નહી એટલે દાંત કે છે ભાઈ તમે હલતા નહી હો તમારી નિષ્ઠામાંથી સ્થિર રેજો તો છે હિલા અને જો પીડા અને ડે ગયા જેથી તારામ પુરુ દાંતી નાખે ને દયા રાખજો શક્તિ વાળા છો પણ દયા રાખજો દયાનો ગુણ શીખવે છે ત ધ ધર્મશીલ રહેજો ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થમાં સાધુ હોય પોત પોતાના ધર્મ કર્તવ્ય ધર્મ નથી દાંત નો રસ ને સ્વાદ લેવાનું કામ કોનું છે જીભ પણ હવે દાંત પોતાનો ધર્મ મૂકી ગયા સ્વધને સ્વધર્મે નિધન શ્રેય પણ હવે દાંત પોતાનો ધર્મ મૂકી દે અને એ સ્વાદમાં લલચાય અને ખુલ્લો થાય પછી સ્વાદ ચખાય ઠંડુ ગરમ ચખાય છે દાંત કળે જોઈને પોતાનો ધર્મ મૂક્યો અને ઠંડુ નર્મ ગરમ એ બધી ચાખવામાં પીડ્યો તો પીડા થાય ડોક્ટર પાસે જવું પડે ભાઈ આને કાં તમે સિમેન્ટ લગાવી દો કાં તમે ચાંદીનું ખોબળું ચઢાવી દો આ ધર્મ ચૂકી ગયો છે શિષ્ય નો પોત પોતાનો ધર્મ અને ત થ ન બહુ સરસ દાંત વાત કરે છે બધું નાશવંત છે પડી જવાનું છે એ નક્કી રાખજો દાંત ચીજ વસ્તુ નાશવંત છે એને શું કેવાય નાશવંતનું અનુસંધાન રાખજો ભાઈ પડી જવાનું છે અને આ બધી વાત તમે જો શ્રીજી મહારાજ તપ એવું હમ નિષ્ઠા એવી ગુરુની નિષ્ઠા તમે જો સાધુઓ માં નિષ્ઠા જુઓ ભક્તો માં નિષ્ઠા જુઓ છે ને દયા એમની ઘણી વાતો થઈ છે અને પોતે પાછું ન નાશવંતપણા નું હર પળમાં છે આ ઘડીને આ પળમાં મરી જવું છે પણ એમાં વિલંબ જણાતો નથી એટલે ત થ ધાંત ઉપદેશ આપે છે અને એ સાચી સફેદી હો બાકી ભલે દાંત પીળા હોય પણ જેના જીવનમાં આ હોય તો એ સફેદ એ સાર તપ હોય દયા હોય નિષ્ઠા હોય ધર્મ હોય અને ના સ્વંતનું અનુસંધાન હોય કર્યો પણ આપણે આજના જમાના પ્રમાણે એ ધ્યાન રાખવાનું અને એ દાંત ઉપદેશ આપે છે શું ચોખા પહેરો છો ને એ ઉપદેશ આપે છે નકલી દાંત ગમે તેવા હોય પણ અસલી અસલી નકલી એ પાંચ હજાર અસલ જેવું થાય તો ગમે એવું નાખ્યું હોય જોરદાર છીંક આવે તો ગોતવા જ આવે કડક વસ્તુ ખાવા જાવ તો બટકી જાય હવે પેલા ઉપલેટા કરશનભાઈ હતા બ્રહ્મસત્ર માં રાજકોટ આવ્યા હતા અને પ્રવચન કરવા માટે દસ મિનિટ આપીને ચોખું પહેરેલું હું બેઠો હતો મારી સામે બીન્યુઆર પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એટલું જે બોલ્યા ત્યાં ચોખ્ઠું શું આટી ચુડી ગયું બોલાય નહીં અસલી નકલી સમજાય તો બહુ મજાની વાત છે દાંત ઉપદેશ આપે છે કે ભાઈ દેખાડા તપ દેખાડા ધર્મ દેખાડવા માટે નિષ્ઠા એવું બતાવવા માટે કરતા નહીં બીજાને દેખાડવા માટે નિષ્ઠા દેખાડે તપ દેખાડા માટે કરે દયાનો દેખાડો કરે ધર્મનો દેખાડો કરે જ્ઞાનનો દેખાડો કરે એ નહીં અસલી રહેજો અસલીનું જ કામ છે એ જ ભગવાનને પહોમાડે માટે અસલ રહેવું અને બીજું ખબર છે તમને મજાની વાત સમજાય છે કે ન જ રસ આવે છે આજનું મેડિકલ સાયન્સ એવું કે છે કે દાંતની પોઝિશન ઉપરથી ખબર પડી જાય કે એને હૃદયરોગ થવાનો છે કે નહીં જી દાંતની સ્થિતિ પોઝિશન જોઈને ખબર પડે દાંત પડી જાય એના ઉપરથી પણ ખબર પડે અને દાંતની શુદ્ધિ એના ઉપરથી પણ ખબર પડે દાંતમાં અમુક પ્રકારની છારી બાજે અમુક પ્રકારના જંતુઓ થાય તો એ જંતુઓ પાણી સાથે પીવો સાથે લોહીમાં ભળે અને એ પછી હાર્ટ એટેક ને બીજા પ્રોબ્લેમ ઉભા કરવા માટે એ જંતુઓ કારણ બની જાય દાંતની શુદ્ધિ જોઈએ સ્વસ્થતા જોઈએ દાંતની પોઝિશન ઉપર હૃદયની સ્થિતિ છે તો એનો અર્થ શું છે હૃદય એટલે જીવન એટલે ધર્મ નિષ્ઠા એ બધું છે જેના જીવનમાં એ જીવંત છે જો એ ગયું તો એ મરેલો છે દાંત બતાવે છે એની પોઝિશનથી ખબર પડે જીવતો છે મરેલો જેનામાં તપ છે તો જીવતો નિષ્ઠા છે તો જીવતો દયા છે તો જીવતો દયા છે તો જીવતો અરે તમારી ભાષામાં ડૉક્ટરની ભાષામાં વાત કરું ડૉક્ટર તમને આ ઘણા લોકોને અંગ ખોટું પડી જાય ને કોઈ કારણસર ડૉક્ટર પાસે જાય ને તો ડૉક્ટર ખબર છે ટાંચણી લે નારાજ થાય પણ આમ પીને અડાડે ઝાડ પાડે હા તો ડોક્ટર રાજી થાય એમ બીજાની પીડા થી પીડા થાય ને એ જીવતો આ જીવતો છે અને જેને પીડા જ ન થાય એ મરી ગયેલો એટલે કઈ વૈષ્ણવજન તો તેને જે પીડ પરા જેને વેદના જ ન થાય સંવેદના જ ન થાય તો એ જીવતો હોવા છતાં મરેલો છે એટલે દાંતની સ્થિતિ ઉપર આ ખબર છે એ બોધ આપે છે જીવનમાં આ બધું હશે તો તમે જીવતા છો નહીતર મરેલા છે જીવતા મરેલા છે દાંત હજી એક બીજી વાત સરસ કરે છે દાંત અને હાડકા મજબૂત કરવા માટે કેલ્શિયમ જોઈએ અને એનો સ્વર સરળમાં સરળ છે રોજ એક બે ગ્લાસ દૂધ પીવું જોઈએ સલાહ દઈએ પી શકાય ન પી એની વાત પછી પણ હકીકત તો છે દૂધ જેવું ગાંધીજી દૂધ બંધ કરીને હેરાન થઈ ગયા પછી મીંડા પીવા છેવટે પછી એમ ડોહાય પછી નક્કી કર્યું આટલે બકરીનું પીસ્યું પણ પીવું તો પીડ્યું દૂધ પીવું પડે કારણ કે એના જેવો નેચરલ કોઈ કેલ્શિયમનો સોર્સ નથી અને એ દાંત અને હાડકાં માટે એ જરૂરી છે દૂધ પીવું છે દહીં ખાવ તો દૂધ પીવો બે એક જ છે પણ એ શું બતાવે છે દાંત શું કે છે કેલ્શિયમ જોશે એના માટે શું જોશે દૂધ જોશે એટલે શું કે છે શાકાહાર જેવો કોઈ ભોજન નહીં હોય હાર ઉત્તમ ભોજન છે આ બધું દાંત શીખવાડે છે તપ દાન નિષ્ઠા ધર્મ અને નાશવંતનો બોધ આપે છે એ મર્મ પકડવો સૌંદર્ય તો છે જ પણ પછી કરવું ચતુરાય ચાવત જમવાની જે ચતુરાય છે શ્રીજી મહારાજ ચતુરાય ચાવત શું એમની એક તો બેસવાની જે સ્ટાઈલ છે એ કોઈ ની ના હોય બધા ડાબો આમ રાખીને જમે આમ ફાવે એ બધાથી ઉલટી રીતે એમને જે જમણો ઉભો રાખે અને જમે આ ફાવે જ નહીં તમને એમને જ ફાવે તમે આ કોઈને ફાવે નહીં એ આમ રાખીને જમે અને ચતુરા એવી નાના નાના ગ્રાસલી કોળિયા બહુ એકદમ નાના નાના આમાંથી આપણે શીખવા જેવું છું બધા બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે મોટા ભાગના આમાં ફેલ થતા હોય છે પંચાણું ટકા કોળિયો લે એકદમ નાનો લે ના ગ્રાસ લેવાતા મનગમતા ક્યારે હવે નાના નાના ગ્રાસ નાના નાના કોડિયાર ઘણા જોઈજો જા લઈ જવાનું હોય ને આગળથી એમ આવડો મોટો ગઠો બનાવે એક રોટલી બે ટુકડા કરે અને અમે ત્રણ ચમચી શાક ભરે મોટો ટેનિસ બોલ જેવું કરે અને પછી જાય નહીં તો એમ પરાય ને મોગામાં નાખે અને પછી અહીંયા રહોળી થઈ હોય એવું કરે ના ભૂલ સુધારવા જેવી છે ક્યાં વયું જવાનું છે આગળથી એકદમ નાનો ગ્રાસ અને પાછું શ્રીજી મહારાજ નાનો ગ્રાસ લે પણ અહીંયા કોઈ ટેપર ન થાય એ કોળીઓ અંદર ની બાજુ રી અને ચવાતો જાય મોટે ભાગે આપણે શું થાય કોળીઓ અહીંયા લઈએ અને પછી ચાવી ચાવી ને આ બાજુ અડસેલતા જાય અને કા અમુક લોકો તમને એવા દેખાશે કે બે બાજુ ચાવે ઈ આગલા જન્મ પશુ હોય શકે ગાય ભેસ હોય શકે એને શું છે મોઢે ચાવ ટેવાય આખું લે આખું બે બાઈ ચવાતું એ અમુક અમુક હોય એવા મૂર્ત્યા એ કોલ જમારીને બે બાજુ પૂર્વના કોઈ સંસ્કાર રહી ગયા હોય એક બાજુ હોય પણ આપણે ટેવ એવી હોય છે ગલોફામાં ભરી પછી ચાવીને અંદરની બાજુ લેતા જાય હકીકતમાં અંદરની બાજુ રાખી રસ ચવાતો જાય અને પેલું થતું જાય એટલે અહીં ઉપર દેખાય નહીં બહુ એવી જમવાની ચતુરાઈ છે કળા છે અને દાળ હોય કે પ્રવાહી હોય એનો હબડકાનો અવાજ ત્રીજે ઘેરે નો એવાબડકા લેતા હોય પડખેથી ઉભા થઈને વિવિધ એમ થાય દાળ હોય આવે ઘણા ચા પીતા હોય ફૂક મારે ઘણી ભૂલતી આજુબાજુ ભરીને ચતુરાય ની હારે શીખવા જેવું છે નાના નાના કોળિયા લેવા ચાવવામાં એક બાજુ રાખવું અંદર બાજુ રાખવું ધીમે ધીમે ચાવવું સબડકા બોલાવીને કોઈને સુગ ના ચડે એવી રીતે સબડકા લેવા નહીતર એવા સબડકા દાળ ભાત લઈને આમ સબડકા મારતા હોય હવે તો ટીશ્યુ પેપર ને આવું બધું છે રાખવું જોઈએ નહીં એક બાજુ શરદી થઈ હોય ખેંચતા જાય ખેંચતા જાય વાત છે અને ઘણા લોકો ચાવે અને પાછા હારે બોલે એવી ટેવ હોય ઘણા ને હોય પછી ઉડે મેં એક છોકરાના બે મહિના પેલા આવ્યો બેઠા ઉભાતા બધાને પ્રસાદ આપ્યો એને એવી કહેવું બે બાજુ ચાવે ને પાછો ચાવતો જાય ને બોલતો જાય બોલતો જાય ઉડે મેં છેટાડ્યો છેટાડ બહુ કેવાય નહીં પાછું શરમ આવે ને આ બધી વસ્તુ બધા કેવાય નહીં માથે પડે પેલા ચાવી લેવું જોઈએ પછી બોલાય અને કાંઈ એક બાજુ લઈને બધું કરી પછી કઈક શબ્દ બોલવું હોય તો બોલાય પણ ઉડતું જાય છે તોય બોલતા જતા હોય કોલિયો ચવાતો હોય ત્યારે ઉડે બીજા ઉપર પડે તો એવી રીતે નાનો ગ્રાસ લે ચાવવાની ચતુરાય હમ જરાય તમને કોઈ જાતનું પેલું નહિ સરસ અને એવી રીતે જમે આવીએ તો કોઈક ભાગ્ય જ હોય ખાલી નખ પણ ના બગડે બોલો એવી ચતુરાઈ તો બધામાં નથી હોત નવાણું કોઈ નવાણું માં ના હોય ખાલી પહેરવા બગડે એમ ભીના થાય આ નખની કોર પણ ભીની ના થાય દાળ ભાત જમે બધું જમે રોટલી શાક જમે તો એમાં નખ જે કોર છે ને એને રસોઈ અડે નહીં એવી મહારાજની ચતુરાઈ જમવાની બોલો શાસ્ત્રીજી મહારાજ ની એકને આપણે જોયેલા બસ એના ખાલી આંગણા પહેરવા જ અડે બસ ગમે એમ કરો ને ચમચી કોઈ દી લે નહીં કોઈ દીશ તમારે કુદરતી જમતા છે ધરમપુર ના દીવાન અને એમની પત્ની અને બીજા પ્રધાનો બધા આવેલા મહારાજ નું પૂજન કરવા અને મહારાણી કુશળ કુંરબાઈ તરફથી દભાણ માં ત્યારે દિવાન ની પત્ની હતી બહુ ચતુર હતી જમવામાં એટલે એને એમ થઈ ગયા ભગવાન કહેવાય છે તો હું થાલ બનાવ અને હું જોઉં તો ખબર પડે કે કેવા ચતુર છે મહારાજે સ્વીકાર કર્યો ચતુરાઈમાં પાછું એવું કે ક્યારે નમકીન ખવાય ક્યારે ગળ્યું ખવાય ક્યારે તીખું ખવાય ક્યારે તળેલું ક્યારે મિસ્ટ આ બધી ક્યારે પ્રવાહી એ બધાની ચતુરાઈ છે આખું ભોજન શાસ્ત્ર છે એમાં પેલી પારંગત એને એમ કે મારી જેવી કોઈ ચતુરાઈ નહીં કઈ વસ્તુ કેના પછી ક્યારે જમીન શિવજી મહારાજ આવ્યા એમણે જે જમવાની શરૂઆત કરી જે ચતુરાઈથી જમ્યા અને જે વસ્તુ એક પછી એક જ દીવાનની પત્ની મસ્તક ઝુકાવી ગઈ કે આ ભગવાન છે એ વગર આવી ચતુરાઈ આવી જમવાની ના થાય એવી ચતુરાઈ થી જમતા એ ચતુરાઈ તો છે જ પણ ઉપદેશાત્મક ચતુરાય એ સમજવા જેવી છે હમ દ્રવ્ય શુદ્ધિ ભાવ શુદ્ધિ એ મહત્વની છે શ્રીજી મહારાજ પાસે આવીને એક જણા ચોળા ફળી હોય ને એની પોટલી મૂકી મહારાજ ત્યાં શું છે તો કે ચોળાની શિંગો છે આપના માટે ભોજનમાં વપરાય ને એટલા માટે લાવ્યા મહારાજ કે બરાબર છે તમારી પોતાની ખેતી ની વાડીની છે તો ના મારા રસ્તા આવતો એનું કલ્યાણ થાય ને કોઈને પૂછવું તું તે તો ના મને જો પ્રભુ માટે લઈ જવું એમાં શું પૂછવાનું તો અમે ચોરેલું નથી ખાતા આ દ્રવ્ય શુદ્ધિ છે હરામ ન ખાવું એ મોટા મોટી ચતુરાય છે એવું કોને જમતા આવડે છે હકનું ખાવું ભાલે હાથ કાંડા સુધી બગડી જાય પણ હકનો રોટલો ખાતો હોય ને એના જેવો ચતુર નો માણસ કડી ગામમાં કથા બેઠેલી કોણ વખતા ની એ કઈ ખબર નથી કોઈ મા બસ સ્ટેન્ડ પાસેથી થોડેક દૂર જ બપોરનું ટાણું લે જે કોઈ આવે ને ભોજન હોય એક સાવ અભણ ખેડૂત બાપા બસની રાહ જોઈને બેઠા જમવા ગયા નહી ખુલ્લું જ હતું જાણજો સમજવા જેવું એટલે કોઈ કીધું બાપા તમે ભૂખ લાગી છે ભૂખ્યા તો હોય ને ભાઈ બપોર થઈ છે બસ મોડી છે તો સામે જોવા બધા હરે થાય છે સૌ લોકોને જમવાના છે તો કે ભાઈ એક યાદ રાખો કથા બેઠી છે ને તો કા જે કથા સાંભળે ને એને પ્રસાદ લેવાનો અધિકાર છે મેં કથા સાંભળી નથી એટલે મારો હક નથી કમું મેળક્યું નથી કુટુંબ માંથી આડાઉડું કરી લેતા હોય એ બધા એનો શું હક નો રોટલો નથી ચતુરાયે છે હક નું ખાવું ગુરુ નાનક સાહેબ પાસે પેલા શ્રીમંત લાવીને ભોજન નો થાળ મૂક્યો ભરસેલી દીધો અને ખેડૂત આવીને રોટલો મૂક્યો તો રોટલો શ્રીમંત હું લાવ્યો છું જમવા જેવું નથી નાનક સાહેબ કેમ તમે તમે ગરીબોના ગળા કાપા છે ને એનું આમાં લોહી છે એવી રીતે કેવી માર્યા બોલ્યો ગુરુ નાનકે યોગ શક્તિથી એનો મિષ્ટાનો ટુકડો હાથ માલીને આમ દબાવ્યો હતો ખરેખર લોહીની ધાર થઈ આ જો અને રોટલો દબાવ્યો ને તો દૂધની ધાર થઈ આ એને કાંડાની કમાણીનો રોટલો છે ને આ તારો ગળા ચૂસેલો રોટલો છે અણહકનો છે એટલે આ લોહી બરાબર છે સહજ મિલાશો દૂધ બરાબર માંગ લીયાશો પાણી લૂંટ લીયાશો રક્ત બરાબર એસી ગોરખ બાની દ્રવ્ય શુદ્ધિ હોવી જોઈએ હકનું ખાવું ધર્મનું ખાવું નીતિનું ખાવ શુદ્ધિ વાતમાં માલ ની ભાવ હોય તો જમે આ વેલાલ વખત બાદ નામ સાંભળ્યું છે ને ના એ અને એક એમની કોઈ બૈરા કોઈ પ્રસંગ છે આજુબાજુ સામૂહિક કામ હતું અને બે નીકળેલા વચ્ચે જેતલપુર આવે તો જેતલપુર મારા સભા કરીને બેઠા હતા તો વખત બા ચાલો મારા પ્રભુ બેઠા છે આપણે પગે લાગતા જાય અરે એક જ બાઈ હતા બીજા અને ચાલો મારા સભામાં બેઠા હતા થોડાક જ હરિભક્તો હતો આવો આવો વખત બા આવો ભાવથી પગે લાગ્યા પંચામ પ્રણામ કર્યા મહારાજ કઈ બાજુ તો કે અમે દેવા ને કામે જઈએ જ સારું સારું તો ત્યાં જમવાનું શું કરશો જોયું ભગવાન ભૂખ્યાનું પૂછે ત્યાં જમવાનું શું કરશો તો કે મહારાજ અમે સાથે થેપલા લીધા છું એટલે અમે થેપલા જમી લેશ એમ હાલ વખત બાકી મહારાજ તમે જમશો મહારાજ કે લાવો ને કઈ જો તળાવે સબ ભક્તો બેઠા હોય પણ આ જો ભગત એમ કે મહારાજ તમે જમશો લાવો ને એ બેઠા છે અને સામે ડબરો ખોલી અને મૂકી દીધો અથાણું હોય ગોળ હોય ગામડા રીત તમે સમજો ને એટલે મહારાજ એમને એક પગ આમ ચડાવેલો પગ ઉપર પગ ચડાવેલો એ થેપલું ગોળ નો અને કેરીનું કથાણું હશે જમવા ભાવ હતો ને કો જમવામાં જમતા જાય વાતો કરતા જાય હા મજાની વાત એ છે સાથે જે બહરા આવ્યા હતા ને એને આને કાનમાં પૂછ્યું એ કે હું થેપલા લાવીશ ભગવાન જમશે મારો તો તારો ભાવ હશે જમશે એને કાનમાં કીધું તારો ભાવ હશે તો જમશે એટલે મહારાજ પછી એક થેપલો જમીને ડબરો બંધ કરીને કે લ્યો વખત બહુ સારા બહુ સરસ બન્યા કરી દીધું ઓલી બાઈએ ડોલી ઢાંકણું કરી એના મનમાં શું થયું આખો ડબરો મૂકો તો અભડાઈ જાય આખો ડબરો આપણને ક્યાં ખબર છે આ કોણ છે અભડાય જાય હવે ઓલી કોઈ પાણી લેતી ન હોય હા વળી અભડાવાની વાતો તો જોયા જેવી હોય બધા હવે હરિજન ને શુદ્ધ થવું હોય તો નાવાનું નહીં મુસલમાન અડી લ્યો અભાવ શુદ્ધ થઈ ગઈ આવું પેલા હતું આ ખબર નઈ કોણ કેવું હા કેકણા માં એક થેપલું મૂક્યું અને મહારાજા ગાળા મૂક્યું મહારાજા કુતરા નાખી દે જજા ભાઈ તો ઝાંખી પડી ગઈ લઈ લીધું ભખત બાજા શ્યા કીધું આશીર્વાદ આપ્યા જાઓ વ્યવહાર પાલતા છે ભખતભાઈ કીધું ભાવ નો ક્યાંથી કૂતરાને નાખી દે કીધું છે ને તો કૂતરાને નાખી દે કૂતરા તો હોય જ ગામમાં તમે માનશો નઈ કૂતરા થેપલું નાખ્યું કૂતરા એ ખાધું નહી હવે જેને ભગવાન તિરસ્કાર કરી દે એમ કૂતરોડે કુતરા એ ખાધું નહીં પછી વખત બાઈ કુતરા નાખે ખાધું સમજો શું એ દાન પુન કરાય કોઈના હાથે સમજવું ભગવાનની કૃપા હોય ને તો થાય છે દેવો કે કોઈને મદદ કરવી કે કોઈનું કઈ મદદરૂપ થવું સત્કર્મ કરવું એ ભગવાનની કૃપા હોય ને તો થાય બાકી બધું કેટલું દબાવીને બેઠા હોય છે ત્યાં કોઈને પૈસો છૂટે છે વ્યવસ્થિત આમાં દશાંશ કાઢનારા કેટલા સત્સંગીઓ છે ભેળું જ કરી લેવું છે ને લઈ જ લેવું છે ઠાકોરજી પાસેથી એટલે જો કૃપા હોય ઠાકોરજીની તો છૂટે નહીતર છૂટે નહીં અને તો સામે કોક સ્વીકારે કૂતરાએ ખાધું કૃપા નહોતી ને વખત બાનું ખાધું ને એટલે કોઈ આપણું સ્વીકારે ને પશુઓ સ્વીકારે ગરીબો સ્વીકારે કે કોઈ ધર્મસ્થાનો સ્વીકારે ત્યારે ઉલટાનો ઉપકાર માનવો જોઈએ કે આપણા દ્રવ્યનો એમાં ઉપયોગ થયો અને આપણને ઉપકૃત કર્યા હોય એમ કે આપણે ઉપકાર કર્યો છે એણે આપણા ઉપકાર ઉપકાર કર્યો છે એવું માને તો એ સાચી ભગવાનની કૃપા છે ચતુરાઈ ચાવવામાં આવે છે અને શ્રીજી મહારાજની એક રુચિ તમે જાણો છો ને રાખ કાન ઉઘાડા રે રાખે મુજને ગમવા જમવા બેસે ત્યારે મહારાજની આવી રીતે ઓઢી ઉપરણી રે માથે ઉપરણી એટલે આ જે ખેસ હોય ને એ ઓઢે અને જમવા બેસે આમ જમતા આમ આ રાખતા આમ કાન ઉઘાડા રાખે કેવા લાગતા છે ક્યાં એ કાન ઉઘાડા શું કામ રાખતા કોઈ ભૂખ્યો દેખાય ને સાજ સંભળાય તો એને ભોજન આપી દેજો અને મારા ઉભા થઈને આપી દેતા પણ આપણી પાસે હોય ત્યારે કાનની બારીઓ બંધ કરીને ભોજન કરાય નહી હજી તમને ક્યાંય એવા માણસો મળશે ગામડાઓમાં એવા કે કોઈને જમાડે નહીં ત્યાં સુધી જમે નહીં નિયમ વાળા હોય એવા છેલ્લી બસ સ્ટેન્ડે પહોંચે કોકના બારડા પકડીને લઈ આવે કે હાલો જમો પછી નિયમ હોય પછી જમે છેઠ સગાશન હતું ને જમાડીને જમવું ગાયો ને રોટલા પેલા થતા કુતરા માટે રોટલા થતા અતિથિ અભ્યાગતો માટે રોટલા થતા ગામના પૂજારી બાબા થતા અને પછી પંચગ્રાસ ને પંચ યજ્ઞો બધું જતું રહ્યું બસ હવે તો બધા પાચેનું પોતે ખાઈ જાય સાબુદી ભાઈ વાત કરે છે ઊં ને મથુર ને વિઠ્ઠોલ ને બધા ગયા તા ને ફરતા ફરતા સંત બાલજી છે તે એના આશ્રમ માં ગયા અમે ભૂખ્યા થયા હવે એ શું કામ કરતા ગામમાંથી રોટલા બેળા કરે કૂતરાની તેલ ના પછી કૂતરા ને રોટલા નાખે બાપુ આશ્રમ જ એનો એ કૂતરા માટે રોટલા ભેળા કરે કૂતરાને જમાડે એના આશ્રમમાં કે હાલો જમી લો બે ગયા એ રોટલા આપ્યા ને બધું શાક નહી બધું આપ્યું બાપુ તમારા મથુર હતો એ વળી એને રોટલા ચોથો રોટલો ભાંગી થાળી બહાર મૂક્યો એટલે શાહબુદ્દીનભાઈ શાહબુદ્દીનભાઈ પાછો લઈ લે આ કુતરા એ તારો ભાગ કાઢ્યો આ કુતરાની તેલ ના રોટલા છે સાનું માનો ખાઈ લે પ્રાણ ઉઘાડા રાખીને જમતા અને બીજી એક ટેવ આવે છે નહીં એમ ચેસ્ટામાં ખબર છે જણ જણાય જમતા જમતા પાસે કોઈ મનગમતા બેઠા હોય એને આપે અને પછી જમે પછી શિવજી મહારાજ જમતા જમે ને એમાં સરસ મજાનો કોઈ મિષ્ટાન હોય લાડુ હોય પુરણપોળી હોય માલતુ હોય દૂધપાક હોય જે હોય સારું બન્યું હોય અને જેવું લાગે બહુ સરસ છે એટલે બેઠા હોય ને એને કહે લો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એ ગોપાલનંદ સ્વામી આ જમો હેલો હેલો એ સુરા બાપુ લ્યો જમો આપે અને જેટલું હોય એટલું આપી દેવાનું તાન વિચારવા જેવું છે પછી જે બહુ સારું ન હોય એ પોઈત્ય જમે જોવો તો ખરા સારું સારું જમેડતી સારું લાગ્યું નથી ને દેવા મને હા પેલો મઠનો રોટલો કાચો હતો કોઈ માગ્યો તોય દીધો જતલપુરમાં બ્રહ્માનંદ સાહેબ બધા કે મહારાજ અમને આપો તો ના હું કોઈ નું ખાવા જેવો નતો સારું હારું આપણે ભટકાવી જાય આ જોવો ને ઘણી કોઈ કથા પ્રસંગ હોય રવિવાર સભા હોય પછી એ મગફળી દાણા સાકર ને થોડી કિસમિસ ને બદામ ને કાજુ બાજુ નાખ્યું હોય એની બધા પ્રસાદ આપે ને છેલ્લે તો ઘણા લોકો બદામ કાજુ વીણી લે પછી મગફળી મગફળી અમને દઈ દો બદામ કાજુ તમે વીણી ગયા સાદુ સ્વાદુ હોય એ આપણે નથી દેતા આમે દાન તમે જોવો દાન સારું સારું તો આપડે જ ઘરમાં રાખીએ સારા સારી વસ્તુ ઘરમાં સૌ પોતે રાખી પછી એમ લાગે કે નબળી છે દઈ ગયો મંદિરમાં ત્યારે શ્રીજી મહારાજ સારી છે ઠાકોરજીને ધરાવીએ ભગવાન ને અને પ્રેમથી ભાવથી પ્રસાદ રૂપે જમીએ એ ભાવ શુદ્ધિ છે ચતુરાય જમતા રહે તારા દંત દાવડાના બીજ ચતુરાય વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા મીઠું બોલતા છે કેવું મીઠું છે ડબલ મીઠું વાપર્યું મીઠું મીઠું બેવડસ બહુ મીઠું બઉ મીઠું આપડે કોઈ સારી વસ્તુ આવી એક બે ત્રણ વાર બોલાય જાય ને એમ પ્રમાણ સામે બોલાય ગયો એક તો મહારાજનો અવાજ સુંદર અને ગાતા પણ છે હમ બહુ સરસ ગા નાવા હોય ત્યાં ધૂન બોલાવતા કીર્તન બોલાવતા પોતે ગાતા વન વિચરણમાં સુંદર મજાના સંસ્કૃત સ્ત્રોત્રો ગીતો મહારાજ ગાતા ગાતા આવતા ચાલતા ચાલતા ગાતા એમાં ખાસ ગોપી ગીત તો બહુ જ ગાતા જયતીયત ઇન્દિરાત્ર બહુ સરસ ગોપી ગીત છે મીઠું ગોપીઓ વિરોહમાં જે ભગવાનને પુકારે છે આખું શ્રીજી મહારાજ કેટલી વાર ગાન કરતા વન વિચારો મજાની વાત છે ચપટી વગાડે છે એક પંક્તિ નથી આવતી પણ એ ગાય ત્યારે મારા ચપટી વગાડે અને પ્રમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા સંતો સમૂહમાં ગાતા હોય કે કોરસમાં કે એકલા ગાતા હોય તો ગાય મહારાજ સાથે તાળી વાદન થતું હોય તો તાળી વગાડી ના રે અને કોઈ એવું થતું હોય તો ચપટી વાળા અને એની સાથે ગાય તો ક્યારેક ક્યારેક ગાનારા સંતો પોતે ધીમા પડી જાય અને મહારાજનો લેખો સાંભળવામાં મન લોભાઈ જાય એને ગાવા દે અને મહારાજ પંક્તિ ગાય ત્યારે કેટલું પ્રેમાનંદ સ્વામી જીવ ખેંચાયંગીતકારો જતા ને બધા ગાયકવાડી સંગીતકારો આવે કે પેલા બુરા નહીં પણ ગ્વાલિયર ના સંગીતકારો આવે પાણી ભરે એવા બધા ગાયકો સામે પ્રેમાનંદ સ્વામી બધા શાસ્ત્રીય સંગીતમાં એ બધું ગાયન થતું હોય પણ ભાઈ સામે સમજતા હોય ત્યારે તાલ આવતો હશે ને ત્યારે ચપટી વગાડતા જશે ને ત્યારે હોકારો ભણતા જશે ને આપણે તો શું છે સમજતા ન હોય તાલમાં એની સરગમમાં સમજતા ન હોય કોઈ ગાન કરે શાસ્ત્રીય સંગીતમાં શું થાય એક જગ્યાએ શાસ્ત્રીય સંગીત હાલતો હતો ને ભરવાડ લોકો આવી ગયા બે ત્રણ પાછળ બે અને આ શાસ્ત્રી સંગીત માં તો આલાપ લીધે જ રાખે આલાપુ આવી બધું સંગીત શીખ્યો છે આટલું જ્ઞાન હશે કે આલાપ ઉપર આની આંખમાં પાણી આવી ગયા એટલે પૂછ્યું કે કેમ ભાઈ તમે રડો છો તો કે તમે બધા શાંતિ થી બેઠા છો તમને દયા જેવો છાંટો નથી તો કેમ મારો બકરો આવી જ રીતે રાયડું પાડી પડી મરી ગયો તો આની દવા કરો તમે આ મરી અઠવાડિયા સુધી અને પછી મરી ગયો બોલો હવે આ મરવાનો છો છો તમે બધા હા બેઠા છો નિરાયે દેશ કે આગે મૃદંગ બજાયો શ્રીજી મહારાજ વડનગર પધાર્યા નાનકડો પણ સરસ પ્રસંગ ત્યાં હાટકેશ્વર મહાદેવ છે એ થોડીક દૂર મારા સભા કરીને બેઠા વડનગરના ગાયકો ગંધર્વ લોકો એને હાટકેશ્વર મહાદેવજી પાસે સવારના પહોરે આવે સંગીત મહાદેવની આગળ રજૂ કરે અને ધન્ય થાય વડનગરમાં શાસ્ત્રીય સંગીતવાળા ગણા આ વખતે મહારાજ બેઠેલા દૂર સભા કરી અને શાસ્ત્રીય સંગીત એક બે પદ ગાયા એમાં એને કોઈએ કીધું કે ભાઈ તમે વર્ષોથી મહાદેવ આગળ ગાવ છો હા પણ આજ તમારો ઉદ્ધાર કરવો હોય ને તો સામે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ આવ્યા છે એની આગળ જો તમે ગાવ ને તો તમારું જીવન ધન્ય થઈ જાય એ ભગવાન છે મહાદેવ તો દેવ છે કરો તો થાય તમારું કામ અને ખરેખર પહેલા લોકોને એમ થયું કે અરે ભગવાન કેવાતા હોય ભગવાન હોય તો આનો આપણી વિદ્યા આપણે એની આગળ રજૂ કરી ઉઠા સાજ લઈ મહારાજી પાસે આવ્યા પ્રણામ કર્યા મહારાજ આવકાર આપ્યો બેસો બેસો પ્રભુ ખરેખર વિદ્યાવાન ને ગુણવાન લોકો હોય તો સરળતા હોય ને પ્રભુ અમે આપની આગળ અમારી કલા વિદ્યા છે એ રજૂ કરવી છે બસ ભક્તિ રૂપે સ્વીકારો મહારાજ કઈ વાંધો કરો રજૂ શું ગાઈએ શું રજૂ કરીએ બોલો આમ આમ વાત છે હોય છે ને ખાટું હોય ખીચડીનો આખો તપેલો હોય એમાં કંઈ એક એક દાણો દબાવવાનો ના હોય ચડી કે નહીં ચડી કે નહીં એક દાણો દબાવો ખબર પડી જાય ખીચડી ચડી ગઈ કલાવાન વિદ્યાવાન પુરુષ એની માપણી તે એવી જુદી જ હોય ને આવીને બેસે બુદ્ધિશાળી લોકો હોય આમે એનું કાઢે કે કોની આગળ શું રજૂ કરવું ભાઈ મહારાજને પૂછ્યું પ્રભુ આપ બતાવો અમે શું રજૂ કરીએ હવે આ જાણતા નો શું થાય ભગવાન થઈ જવું હેલું છે મહારાજે પણ કીધું ચોતાલમાં ગાઓ ચોતાલ માં પદ સંભળાવો એકબીજા સામ જોવા મળી આ સામાન્ય નથી તબલા તાલ આવે એક તાલ તીન તાલ ચો તાલ હિંચ કેરવા દાદરા આ બધા તબલાના તાલ છે આપણે બધાને હારા મારું ફાવતું હોય તો હિંચ ભીમજીભાઈ ભીમજી ઠક્કર રામજી ઠકર ભીમજી ઠકર રામજી ઠકર હેલા હેલું ગાવાનું એ અને ચલતી કઈ આડું આવે જ નહીં એના તબલાના બોલ તો જુદા છે પણ બધા ભીમજી ઠકર રામજી ઠક્કર એમ જ પીએ એને હિંચ કહેવાય એ બધું હાલે પણ આ ચૌતાલમાં ગાવું અઘરું પડી જાય એક બીજા કે આ જાણ ભેધું છે આશીર્વાદ આપ્યા ભેટ સ્વત આપ્યા વાયબ હજી આ ગુણવાન લોકો તો ગુણવાન જ હોય વિનંતી ક્યા મહારાજ પ્રભુ આપતો પરમેશ્વર છો અમારા જીવન ધન્ય થયા અમે અમારી વિદ્યા તો રજૂઆત નોંધ આવે હમ મહારાજ જરૂર જરૂર ધ્રમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા હતા આજે સંભળાવો હાલો સજાવો સાજ મારે તો સામે પૂછ્યું તમારે શું સાંભળવું છે એ કયો ખુલ્લી ઓફર શું સાંભળવું છે એ કયો અમારે સંતો તમને સંભળાવે કેવો દરબાર હશે તમે વિચાર તો કરો સહજાનંદી દરબાર કેવા હશે આપણે હાજર ગોતવા જવા પડે ગાવા ને ગાવા હોય તો તબલા વાળો હોય તબલા હોય તો ગાવા હોય તબલા વાળો વાળો બે હોય તો હાર્મોનિયમ ના તબલા જ નો હોય તો ત્યારે પેલા ગવૈયાઓ કીધું પ્રભુ અમારી ઈચ્છા છે કે આપના સંતો પણ અમને ચૌતાલ માં પદ સંભળાવે મહારાજ કે પ્રેમાનંદ સ્વામી ભલે મારે અને પછી બ્રહ્માનંદ સામેન પ્રેમાનંદ સામેન દેવાનંદ સામે મુક્તાનંદ સામેગત રીતે જુદી જુદી રીતે ચૌતાલમાં બરફની જેમ થીજી ગયા એ કે આ તો આપણે આ બાળકના ખેલવાણા જેવું છે આપણું આમાં બહુ સારું છે બહુ ગર્વ કિરો નહીં અને આ જે સંભળાય છે કે સ્વામિનારાયણ ભગવાન પાસે અદ્ભુત ગાયકો છે પણ વાત ખરેખર સાચી છે ઊભા થઈ થઈને પગમાં પીડ્યા કે પ્રભુ કાંઈ અમારાથી જરાય અવમાન થયું હોય તો માફ કરજો બાકી અમારું જીવન પણ ધન્ય થયું અને આપના સંતોને આ સંગીત સાંભળી અમારી જિંદગીભર અમે આ ભૂલીશું નહીં આવું વડનગરમાં મહારાજે કરે તો એ પોતે જાણતા સમજતા કલાની કદર કરતા એવું એમનું ગાયન હતું સંગીત વિદ્યાને પુરુષ કરતા વાલા મારા પ્રાણ હરો છો નાથ હાજી પણ મજાની વાત એ છે આપણને મહારાજ કે છે એમ વિચારો વાલા મારા પ્રાણ હરો છો નાથ વાલા આપણને કે છે એમ કયો વાલા એ સાધુ હે ભક્તો એ વાલા વાલા મારા પ્રાણ હરો છો ના ક્યારે મીઠું મીઠું ગાવતા રહેલા તમે જ્યારે ગાવ છો ત્યારે મહારાજ કે મારા પ્રાણ ખેંચાય છે તમે ભાવથી જ્યારે બહુ મજાની વાત વાલા મારા પ્રાણ હરો છો ના મીઠું મીઠું ગાવતા તમે જ્યારે સંતો ભક્તો ભાવથી જ્યારે કોઈ ગાવ છો ત્યારે મહારાજ કે હું રહી શકતો નથી અને ખરેખર એમને કોઈ કીર્તન ભક્તિ વાત બહુ જ પ્રિય છું અને મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું તમે જે ગાવ ભાવથી ગાવ તો મને મીઠું મીઠું બહુ હાજી ટૂંકમાં કહી દઉં ને એવા કેટલાક પ્રસંગો છે કે ઊંઘી નથી શક્યા દાદાના દરબારમાં એ મધ્યરાત ભાંગી હોય પ્રેમાનંદ સ્વામીને ઘેલાને કાંઠે રહેવાનું કહ્યું હોય ઝૂંપડી બાંધીને રહેજો સાધના કરજો અને પછી પ્રેમાનંદ સ્વામી ત્યાં ગાતા હોય અક્ષર ઓરડી ક્યાં પડે કેટલું છેટું અહીંથી ઊભા થઈ નીકળી જાય વાલા મારા પ્રાણ હરો છીઠું મીઠું કહી દઉં કૃષ્ણજી મૂળજી સગા ભાઈ નો મિત્રો હતા સંઘની સાથે કૃષ્ણજી ગઢપુર આવી ગયા અને મહારાજ ઓળખ્યા અને ભગવાન પણ નિશ્ચિત થયો ક્યારે ભગવાન છે પાછા આવ્યા ને એનો મીળજી એનો દોસ્ત ભાઈબન એને વાત કરી મૂળજી મૂળજી મેં ભગવાન ભાડ્યા ક્યાં ગરડામાં કોણ સ્વામિનારાયણ સંઘ સાથે ગયો હતો નજરે કરીને આવ્યો પેલો ખોદતા ખોદતા કોદાળીનો ઘા કરી દીધો મૂળજી એ કહેલા તારા ભગવાન ખોટાને કા તું ખોટો હોય જ નહીં એટલે ભગવાન સાચું એટલે સાચું હોય તો અહીં શું લેવા પાછું આવ્યું કાં તો ભગવાન ખોટા તો કે ના મૂળજી ભગવાન સાચા પણ હું ખોટો એમાં પાછો સંઘ નીકળ્યો કચ્છ વળી એમની સાથે આવ્યા ગઢડા બે જણા દર્શન કર્યા દિદાર કર્યા રોકાણા નિશ્ચય થઈ ગયો તો બે આ ભગવાન છે સંઘ ને વળા પાછો બે જણા રોકાઈ ગયા હવે જાય બીજા ભગવાન મેળા પછી ક્યાં જવાનું હોય ત્યાં જ રોકાણ સેવા કરે કથા કરે સાધુઓની પાસે બેસે મહારાજ રાખે દર્શન કરે કાગળો આવવા માં કાગળ પાછા આવે અમારા પતિ ત્યાં રહી ગયા છે પાછા મોકલો પાછા મોકલો રોજ કાગળ આવે મહારાજે કીધું કેષ્ણ જઈ આંખ કાઢી મહારાજ આ શું પીડા છો આ રોજ કાગળો આવે છે અમારા ઉપર ખબર નથી પડતી નીકળવાય તીજા નથી રાખવા ઉપાધિ કરો છો આ થઈ ગયા મુરજીન કૃષ્ણ અમારે અહિયાં રહેવું છે પણ રોજ ના કાગળ આવે છે અમારે શાંતિથી ભજન કરવું નહીં જાવે તીજા કાઢી મુ આ ઘરે ન ગયા વાણિયાની વૂંથળી વચ્ચે આવે લાધા સુતરબો હારા હરિભગત એને ત્યારે રોકાણ એને વાત કરી કે અમારે કચ્છમાં જ નથી અહીંયા તમે રાખશો તો રીઓ ને કામ કરજો ને પૈસા આપશું બહુ સારું લ્યો થોડા દડાથી આવ્યા ત્યાં કોઈક પાછો સંઘ નીકળ્યો એ બાજુથી પંદર દડા જેવું થયું છે વળી પાછી અહીંયા હાલીને પાછા આવ્યા નીકળવા તૈયાર થયા પેલા ચાલીસ રૂપિયા આપ્યા છે લો વાટ ખર્ચે નીકળ્યા મારા પાછ ચાલીસ રૂપિયા આપ્યા ચરણમાં મૂક્યા મહારાજ જોઈને એલા તમે ઘરે નથી પહોંચ્યા જાણે છે તોય ક્યાં રોકાણ હતા મહારાજ અમે નહોતા ગયા અમે તો વાણી વંથળીયા હતા મૂર્ખા છો તમે ઘરેથી હજી કાગળ આવે છે અમે તમને અહીંથી મોકલા ઘરે ઘરે નથી ગયા આ જો કાગળના થોકડા થઈ ગયા જાઓ અહીંથી સાધો થવો છો ના પાડીએ છો હેલ્યા છો મને જાઓ ઘરે કાઢી મુક્યા હવે ઘરે જવું પડશે ઘરે આવ્યા મા બાપને કીધું રજા આપી દો અમારે સાધુ થવું છે હા સાધુ થવું છે ખેતરે જવું જોઈએ કામ કરો જોઈ લાકડીઓ વાળી છે હવે મા કંઈ બોલાય નહીં રજા મળી નહીં મહારાજની લીલા ન્યારી આવ્યા પાછા માનકુવા મહારાજ મહારાજે સવારના પરમાં ચરિત્ર કર્યું કાતર લઈને બેઠા હરિભક્તો ને બધા આવે એને કે ભાઈ હેજો કાતર રાખી તૈયાર જે આવશે સાધુ કરી દેવા છે અમુક તો ઊભા થઈ ગયા પાછળ અમુક બેઠા રહ્યા એ મુરજીન કૃષ્ણજી ત્યારે ખેતરે કામ કરવા ગયા એને કોઈ કીધું કે શ્રીજી મહારાજ કાતર લઈને બેઠા છે ને સાધુ થવા તૈયાર છે તો તો અમારા માટે જ બે દોડ્યા આવીને સીધા મહારાજ પાસે આવીને કે લે મહારાજ અમને સાધુ કરો તો કે ના હવે પૂરું થઈ ગયું મોડા પીડા આવવું જોઈએ અરે મારા વહેલું મેળવ્યું કચ્છી માડું હતા સાધુ કરો મહારાજથી આમ જબરાથી અરે પણ રહેવું છે અમાર તમારી ભેડો નહીં જાઓ ઘરે જાઓ હવે નહીં ટાઈમે આવવું જોઈએ ને ન કર્યા નિરાશ થઈ ગયા મહારાજ વિ ગયા પછી આને થયું બહાર મા બાપ ને હાથ જોડ્યા ભાઈ એવું પગલું ઉભે સંસારના કામના જ ના પછી ઘરના બધા તો હવે બહુ તમે શું કર્યું આ લઈ લુઆણ થઈ ગયા અદાભાઈ બઉ સારા હરિભક્ત દરબાર એમણે એને ઘેરે રાખ્યા ઘરેથી કાઢી મૂક્યા આ તો વગોણી કરી નાખી તમે પાટાપીંડી કરીને દવાદારો કર્યા ઔષધ ઉપચાર કર્યા એ શ્રીજી ખબર પડી આને અંગ છેદન કરે છે જ્યાંથી મારા ઘરેડાથી કાગળ લખ્યો કે આને રાખે વિમુખ આને કોઈ રાખે નહીં અદાભાઈને કાગળ આપ્યો અદાભાઈ કે ભલે મને વિમુખ કરે આવા હરિભગત આવી નિષ્ઠાવાળા શ્રીજીની માટે તડપે અને એની સેવા નહીં કરું તો શું કોઈ બીજાની કરીશ મહારાજ આવશે જોઈ લઈશ કે તમ તમારા અહીં રહ્યો આખા ગામના સત્સંગે વિરોધ કર્યો ને વિમુખ કર્યા એટલે કોઈ એને ઘરે બોલાવે નહીં કોઈ જાતને વ્યવહાર રાખે નહીં કે ભલે ના રાખે એની સારવાર કરે સેવા કરે સાંજ પડે એટલે કોઈને કોઈ હરિભક્તો ભેળા થઈ ને કોઈને ઘરે કથા વાર્તા ધૂમ ભજન કરે ને એટલે ભેળા થાય બે જણા અને અદાભાઈ પાસે ત્યાં સત્સંગમાં જાય તો ગરબા ના જાય કાગળ બતાવે મારા ત્યાંની સાથે વાતચીત કરે કઈ રાખે કોઈ એને મદદ કરે તો વિમુખ કોઈ બોલાવે કાઢી મૂકે તો દૂર બજારની શેરી પડે ને રસ્તા ઉપર બેસે ફરી પુખ્તાને પગર ખાપી જાવે ને સાફ કરે ગામધણી દરબારો અદાભાઈ અને ત્યાંય ત્રણેય જણા બેસે અને કથા સાંભળે ઓલા લોકો કે વ્યાજ એલા ભાઈ આ કૂતરાય બે આમાં વિમુખ ને સન્મુખ ની ક્યાં વાત છે કૂતરા તો માનો અમને અને કુતરા માની ને તો બે હવા ગયો હરિભગ હાથી ભાઈ બજારમાં બેસીને કઈ ના પડાય બેહો બેહો એમ બેસીને કથા વાર્તા સાંભળે આપણને તો પંખા ચાલુ કરી દે ઠંડા પાણી આપ્યા ગાદલા પાથરી દે તોય આવવા તૈયાર નથી આ આવી રીતે સાંભળે જોવે તો ખરા કથા વાર્તા ખપ તો કઈ કઈ ચીજ છે ને પામે હશે ને એવી આમ સાંભળે કથા વાર્ત એમ કરતા કરતા સાજા થઈ ગયા અલગ કીધું ગાદા ભાઈ હવે હા હાજર થઈ ગયા છીએ હવે ગામમાં રહીને શું છે તો શું કરશો હવે કરી લઈએ મારી રીતે કુંભાર ને ત્યાં ગયા લઈ આવ્યા માટલા રંગે ને એ લઈ આવી કપડાં બોલી હાથે સાદું થઈ ગયા મન લાગે છે કે આવું આમાંથી કોક શીખ્યા છે આયથી સાદું થઈ અને ગઢડા આવ્યા તો મહારાજા જોઈ રહ્યા બે જણાને આથે ભગવ કરી લાવ તમે કોના પરમશ છો તમારાચ્છીતેરા પરમશ છે મહારાજ કે શું નામ છે તો કે નામ તો મીથ્યા છે મહારાજ કે હા ભાઈ સિદ્ધ ની થઈ ગઈ ભૂખ્યા થાય ભૂખ્યા થાય પણ મહારાજ નો વિયો રાત પડી દે ગેલા ને કાંઠે પછી અરે ભાઈ ઘરના ઘાટના એવું થયું ને એ તો અત્યારે આપણે સાંભળીએ છીએ હવે ક્યાં જાવું અહીંથી કાઢી મૂક્યા ઘરેથી કાઢી મૂક્યા ક્યાં રહેવું કોની પાદના થાય હવે શું કરવું અને ગેલા કાંઠે બેસીને રાત પડી ગઈ પછી બે કચ્છી માળું કીર્તન ઉપાડ્યા હો મહારાજની મૂર્તિના હું આને કાઢી મૂક્યા છે એ કીર્તન બોલે છે મારો ખાટલો ખેંચાય છૂવા નથી દેતા જાઓ એને જ્યાંથી કાઢી મૂકો વળી પાર્સોદો દોડ્યા આ પેલા ને તમે તો કઈ સમજો છો કે નઈ હું છે મહારાજ ને ઊંઘ નથી આવતી તમે કીર્તન બોલો છો આગળ મહારાજ કાઢી મૂક્યા ને શું હજી મને ખેંચે છે સુવા નથી દેતા વાલા મારા પ્રાણ મીઠું મીઠું મારો જીવ ખેંચાય છે મારો ઢોલિયો ખેંચાય છે એને કાઢી મૂકો બગડામાં સમજતા નથી ને કયોને કઈ પારસો સમજતા નથી બીજી રાત પડી વળી પાછા ને સામે કાંઠે કીર્તન શરૂ કર્યા વળી અડધી રાતે મહારાજ જાય પાર્સોદો મને ઊંઘ નથી આવતી ક્યાં પેલા બે કચ્છી મંડી પીડા કીર્તનો ગાય છે અને મારો બે જણા ઉભા થયો તમે એમને શું જાણો છો અમે કચ્છી તમારી જેવા દસ દસ જણા આમ ભટકાડી મારી નાખી આ તો મહારાજ નું નામ છે એટલે બોલતા નથી એટલે શું મંડી પીડ્યા છો આવો અહિયાં ખબર પડે ભાગ્યા પાર્સોદ એટલે આ તો વહમાં છે મહારાજ પાસે આવીને મહારાજ એ તો મારવા દોડ્યા મહારાજ કે જાળવીને જાવું જોઈએ હા એ કે કચ્છી હોય અરે મહારાજ એ તો કે દસ જણા ને મારી નાખીએ મે એક જણા કે છે એટલે ખ્યા ખે નહીં અમારા મહારાજ કાયજો માતા ન જઈજો ત્રીજી રાત થઈ વળી પાછું ગાવાનું શરૂ કર્યું મહારાજ કે પાર્સો દો મને હું ગાવતી નથી શું થાય છે અમને ખેંચે છે ઢોલિયાને ખેંચે છે આખી અક્ષર ઓરડીને ખેંચે છે વાલા મારા પ્રાણ અરછ આખી ઓરડી સહિત અમને ખેંચે છે એ મહારાજ ત્રણ ત્રણ રાત થી અમે આ કરી શું કરવું હવે આને બોલાય આવ પછી ત્યાં જઈને પાર્સદ ઓલા તો તૈયાર થઈ ગયા માર્યા વગર મૂકવાની કેવા મીડા નથી આવ્યા ત્યારે ઓછા શાંતિ થી તો શું છે મહારાજ બોલાવે છે એ બોલાવે છે એમ કીધું ભાઈ ભૂખ્યું વાછડું ખીલે થી છોડે જેમ ગાય તરફ દોડે એમ ગઈ કૃષ્ણજી મુરજી દોડ્યા આખી માં આશુ કે ખબર પડે નહીં પાર્સદ હાલી ને વાં વહેલા પણ અક્ષર ઓળીમાં મારા સામે ઉભેલા અને સામે પગલા માંડે દાદાના દરબારમાં જેવા કૃષ્ણજી આવ્યા આનંદ કોટી બ્રહ્મા નાથ સહજાનંદ સ્વામી દંડવૃત કરવા માંડ્યા કૃષ્ણજી મૂળજી મે મહારાજ ઉભા રે તમારે અમને હોય અરે તમને હોય તે કોને હોય કીતરાની જેમ અમે તમને તર છોડ્યા તોય તમે અમને છોડ્યા નહીં એટલા એટલા અપમાન કર્યા તોય તમે અમને છોડ્યા નહીં બાથમાં ગાલી બેટ્યા સારું સારું રહી જાઓ બીજે દિવસે એમને દીક્ષા આપી સાધુ કેમ પાડ્યું એકનું નામ કૃષ્ણજી નું સર્વજ્ઞાનંદ સ્વામી અને બીજાનું નામ પાડ્યું ઘનશ્યામાનંદ સ્વામી સર્વજ્ઞાનંદ સ્વામી અમદાવાદના મહંત થયા અને ઘનશ્યામાનંદ સ્વામી જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે આજીવન રહ્યા વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું કીર્તન ભક્તિ બહુ ગમે ભાવથી પ્રેમથી ગાતા હોય તો મહારાજ છે ને મૂર્તિ ડોલી જાય ભાઈ ગરડામાં નાગાર્જણ કરીને કે રાવળ હતો દેશી વાજિંત્ર રાખતો એકવાર રાતે ભાઈ એને એવું જામ્યું હવે તો ક્યાં મહારાજનું ઉતારો ક્યાં એનું ઘર મજાની વાત સાંભળજો એ તો એનું વાજિંત્ર દેશી ડબનું લઈ પોતાની ઓરડીમાં બેસી માંડો કીર્તન બોલવા લેવો ભાવ આંખમાં હાંસવા ઈલા જાય અને ગાતો જાય અક્ષર ઓરડીમાંથી મારા જાગ્યા વાલા મારા પ્રાણ હરોછો ના દિશામાં ચાલતા ચાલતા ચાલતા નાગાજણ જ્યાં ગાતો હતો રાવણ એની હામી આવીને આંખો મિચન ગાય છે આ શું જાય છે મહારાજ આ મદપ ગાળીને સાંભળે છે પદ પૂરા બે થયા પછી આંખ ખોલી કે મારા જ જોયા અરે પ્રભુ તમે તો તે અમને ખેંચ્યા ને તેને રહી ન શક્યો પગ નો પડ્યા મહારાજ કે હજી ગા પછી ગાવા વાત એ છે માગજ મહારાજ સામે જોતો જાય અને કીર્તન ગાતો હવે સામે બેઠા જાય જોતા જાય ને ગાતા જાય એ ગાતા જાય જોતા જાય દર્શન કરતા જાય ગાતા જાય એમ કરતા કરતા મહારાજની સામે જોતા સમાધિ થઈ પડી ગયું પોતે ગયા ગયા દિવ્ય લોકોયું ત્યાં તો અવતાર દેવતાઓ બ્રહ્માંડો ઈશ્વરો સ્તુતિ કરતા હોય લય પામતા હોય મૂર્તિમાં લીન થતા હોય ઓહો નાગાજણ કે આ હા હા આ દર્શન ને આ સ્વરૂપ ધન્ય ધન્ય થઈ ગયો ચપટી વગાડી આવ્યા પાછા મહારાજને પગ પકડી લીધા મહારાજ કે શું છે પગ મુજ મહારાજ મેં તમને આવા નહોતા જાણ્યા હા હું તમને ભગવાન માનતો હતો પણ આવા તમે સર્વોપરી છો એવા નહોતા જાણતો બાતમાં ગાલીને બે ત્યાં માતા જેમને કે નતો જાણતો ને હવે જાણ્યા ને તથા હવે આવા જાણીને ભજે જા આવા જાણીને ભજ આમ નિશ્ચે કરાયો અને પછી મહારાજ આવીને પોટી વાલા મારા પ્રાણ હરો છો ના જ નથી હવે ગમે ત્યારે જડશે કાળુ વાવડિયાના વંશમાં હોય કે ગામમાં મંદિર હોય ને ત્યાં જાય સાંજના બપોર પછી અને કીર્તનો ગાય એક તો આહિર હજુ ભોળું ભવિક હૃદય દૂધમલિયો અવાજ એવા કિર્તનો કલાક બે કલાક ગાય આ રોજનો એનો ક્રમ એમાં વર્ષો જતા એક વખત એક મહિના સુધી બિચારા બીમાર્યા પથારીમાં જ થવાય નહીં જૂના જમાનો એવું બધું ભગત ને ધરવા ફરવાની બેઠા થવાની શક્તિ ના રહી એક મહિના જેવું થયું છે એને ડોલીએ સામે આવી શ્રીજી મહારાજ ઉભા રહ્યા હાથમાં છડી લાકડી રૂમાલ માથે પાક ત્રણ છોકલા બિચાર ઉભા થઈ શકતા અરે બોલું થયું આપારાજ કે તમને તેડવા નથી આવ્યા તો મહારાજ બહુ સરસ બોલ્યા મારા કે એક મહિનાથી અમને ક્યાંય ચેન પડતું નથી કેમ તો કે તમારા કીર્તનનો ટવકો સાંભળવા મળતો નથી એક મહિનાથી એક મહિનાથી અમે તમારા કીર્તનનો ટવકો સાંભળવા મળતો નથી એટલે અમે આજે આવ્યા છીએ ભગત કીર્તન સંભળાવવાનું એ અરે મહારાજ આટલું બોલું છું ને તો હાથ ચડે છે નબળાઈનો પાર નથી આમાં હું કીર્તન શું બોલું મહારાજ કહે હાજા થઈ જવાય ને તમે કરો તો થાય તો મહારાજ કીર્તનો ગાય મારે કે સારું હાજા થઈ જાયજો ને કીર્તન બોલજો એમ કંઈ અદ્રશ્ય થઈ ગયા બોલો એને કીર્તન ભક્તિ ભાવિકોના ભાવ એના આજે ઘણા મંદિરોમાં ઘણા લોકો પ્રેમથી કીર્તન બોલતા હોય છે કોઈ જગ્યાએ કીર્તનો બોલતા કીર્તન ભક્તિ પ્રિય છે વાળા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું એક સીધી વાત છે બહુ અનાથ પર ઘણું બોલી શકાય અતિ બોલી શકાય શું સંગીત શાસ્ત્ર એ ભગવાન વિદ્યા છે અને જે જે કલાકારો ટોપ મોસ્ટ એ ગ્રેડ ના અને સારા સાત્વિક એનું તમે જયારે જયારે નિવેદન વાંચો તો પેલું કે ઈશ્વર સાથે એકાકાર થવા સંગીત જેવું કોઈ સરળ માધ્યમ નથી આ વાક્ય પહેલા આવશે કારણ કે લય થાય છે હાજી અને હું તમને એક વસ્તુ કહું આપણે માળા કરીએ ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જબ તો સારી જ વાત છે ને પણ ક્યારેક તમે કરજો તો ખરા એકલા હો અને રાગમાં તમે ધૂન ગાઓ એમાં જે મજા આવે અદભુત રસ ચર એમાં ભલે એકલા એકલા જપ કરી એ વસ્તુ અલગ છે પણ ગાયને તમે જયારે ધૂન પણ ભાવથી તન્મયતાથી તો આખું વાતાવરણ બદલી જાય આંતર વાતાવરણ બદલાય એ સહજ સહજ યોગ છે સહસાજ મેડિટેશન ધ્યાન છે એ શબ્દ લય પ્રાણ લય એ વૃત્તિ લઈ બધું એમાં છે પણ થાય તો ગાયનની વિદ્યા મહત્વની છે એટલે તમે જુઓ સેજે જ આની આ ધૂન પણ તમે જો એ ભાવથી જો તમે આમ ગાતા હો આખું કેટલું આપણને હૈયામાં મીઠું લાગે સ્વામી સ્વામિનારાયણ તમે સાંભળજો અને હું જે આમ બ્રેક કરી દઉં શબ્દ પછી એમાં જૈણ ઉડી એ જૈણ ઉડતી હોય ને એમાંય મજા હોય છે પણ તમારે એનો એ આસ્વાદ લેવો તમારે ગાવું અત્યારે નહીં અત્યારે સાંભળો પણ એમાં જે મજા છે તાર લાગે ભાવ જરે ભગવાન ખેંચાય આ તમને બેશક કહું છું આ ગાવાની આ વાત આ છે સ્વામીનારાાયણ સ્વામીનારાયણ એ સ્વામીનારાયણ નવ નહીં ગાઈ શકે ચવા દે સરસ ચાલ સજાનંદ સ્વામી મહારાજ